જતો રે આપડે સમજી નું છે આવું જ ભાઈ આ ગામડા અરે મુંબઈ માં ગંદો ઉભો થઈ જાય આપડે ક્યાં કેવું આવું જ હોય જય સચિદાના સત્ય